काम आगे का दृष्टि जै तो सिद्धांत क्या है? एक अक्षरे न करें एकदम अविरोता है प्रज्ञा कीधु प्रतिष्ठ आत्मा कीधुकार लगे अतरे जय हाथ में पाना जूना तेरे खबर पड़े केदारे दादा चमत्कार कर आज करो यही नोज नती ले अत्य स्टडी में तेरे बच्चों खबर पड़े की आज बात थी कोई करी ना कर सके घूम उमदा ओपन दरक वक्त जो आप बात करो कोई अपने चमत्कार एक अथवाई आम अपनी सां हो तो त्रीन जातना जवाब आप सके आ तो आम पाता मौलिक एक्सप्लेन दाखिल दाखिल मौलिक होने गैर बेची जाए दाखला तो सरस एक एक बाबत एक के दाखला पड़े जटली व्यक्ति प्रसेंगे आपकी नवी बात निकले अपने ભૂલી જાય ભૂલી જાય ભૂલી જાય પછી કોઈ ક્રિયા નથી યાદ ગઈ પછી આપડે એક વાક્ય નીકળેલું એટલે પરિચય છુટ્યો ને બધું યાદ આવે ત્યાં જઈએ એટલે બાજુ ખરીચય ભૂલા છે ભગવાન જે ભાવના જેવા નહી અંદર પૂર્વ લાગે પરમાણુ જુદી જનાર હાથ અડાવતા પણ વિચારો જ બધા એ બધું કે આ કે મને કંઈક મળી ગઈ કે લોકો એના નઈ કરવાની કે ચાલે તો પણ અરે બહુ બહુ દિલાકામ બધા ને ના એ તો સાચું વાત નઈ તો હા લુ લાગી જાય હ હુ લાગી જાય હા હા દિલા કે તો લુ દિલા કે તો હા દિલા કે ને તડકાનો ન દેવાય હા તો ચાલે ને ના કોઈ પણ તો કે પાસ તલાની નઈ જવાય તો હા જેવું એમ કઈ ગયું જુદાઈ મન નહી લાગતી જુદાઈ મન ગમે જુદા લાગતી કાગળ આપણને લખીને આપ્યો આપડે કાલે ત્યારે બીજી બીજી કરી બધું કર્યું ઉના વાળાની ઉનાવાળો બે પછી બે જણા નું જામતું નથી પણ દાદા હંસા એ આ વખતે નક્કી કર્યું છે હંસા એવું નક્કી કરીને આવી છે પાછા નથી જોવું નક્કી કર્યું છે તો પછી એ નક્કી થશે કુદરત નક્કી કરે માસ તો સારું બોલે શું કરે કવિ માં તો દી પુરુષ નો કાળો ના જગ્યાએ હાર હોય નથી રાતો અત્યારે આવી સો ટકા અત્યારે સારું હોય છે એવું આપડે હાથ રાખીએ એવા ફેછે છે શું કરવું હોય પૂછે તમારો દરવાજા જેવું કીધે પાછી એમ કે મેં નક્કી કર્યું છે પુનઃ લઈ લે ને પાછી અહિયાં એના માનું ઘર માસો ને પાછા પાંચ મને હું તારી પાસે તેલ લાવું તેલ આવે ને તો હમી થાય કહી આપે એટલે તેલ લાવે પણ હમી થાય એવી લાગી આશા એના ફાધર ને બધા છોકરીના ઘધર બધા મારવા પડી ગયા એટલે તારે જીવન બગાડી ગયું એટલે હા અમર રહેવાનું કહ્યું ને તો અમર વ્યવહાર થઈ ગયો બઉ જ કરીએ છીએ રોજ આવે દાદા ત્રણ ત્રણ કલાક સુધી હું એને સમજાવું ભાઈ વધારે ભાન નથી હોતું આપડે તો કઈ સમજતા નથી આપડે દાદા જઈ શકીએ એવું છે નઈ આમાં શું કરી શકીએ આપડે તો દાદાજી એમ કે છે બહાર આવશે દાદા અત્યારે એની શંકા આવી ગઈ છે પાછી નથી આવવાની સ્કૂલ સર્ટિફિકેટ લઈને આવી છે બધા एकदम अरे दादाजी दर्शन करवा कदा जुदोज भाव दादाजी दर्शन करनेधरवरी सकता बदलव हे बदलाई सकता આજે એવું જ દાખે છે કે બહાર જવું ત્યાં મારું પાછું ઠેકા નથી એવું થઈ ગયું પછી હા એ કુસંગો પાસે મળી આવ્યા સાંજે હા સાંજ મારી નાખી એક કુસંગ કરવો આપડો નઈ મદદ કરનારા થાય ખુશ થઈ ગયું કારણ કે આ બધું જ્ઞાન દર વાળા એને પછી કુસુમ કોઈ અડેરી એવું થઈ ગયું અંદર પંખા ભરે તને ખબર પડે એ તો બાર બેઠા બેઠા વિચાર કરતા આપડે અમદાવાદ એટલું જ છે તો મારા હરા ગયા થાય એટલે દાદા ભગવાન એટલે આમ થી જગ્યા દાદા થઈ ગયા બસ એક માણસ અમદાવાદ માં તો હા લાલ ના દેખાય આપડે જોયો નઈ એ તો દે આપણે e ઔરંગાબાદ માં મેં આપણે વાત કરી હતી કે એ પણ એક અજાગૃતિ નિશાની છે એટલી બી કારણ કે અંદર ના ઉદય એટલા જોર છે કે ગમે બી જાગૃતિ ઢાંકી દે છે કેટલા જોર માં દરેક માણસ ને આ કર્મ ના હિસાબે બધું એનું એનું મશીનરી જુદી છે મને દાદા દેખાય એમને દાદા દેખાય એમને દાદા દેખાય એમને દાદા દેખાય તો બધા ના જુદા દાદા હોવા થયો ત્યાં ત્યાં જવું પડે દાખલા તરીકે મંદિરો બાંધું કરું થાય છે હવે એ ભાવ જો મેં કયા જન્મ માં કર્યા હોય તો એનો ભાવ આપવું જોઈએ હવે ભાવ કેમ આવે છે ને થોડું ગયા જન્મ કરેલું શરૂઆત થઈ ગઈ છે લક્ષણો દેખાય મેં એને કહ્યું તમારે કોઈ ઇટર ના કોઈને રહેવું થાય કોઈને થાય પણ એ લખ બહુ જ કોઈ પણ વસ્તુ નાખીએ ઓછું મોટી ના હોય આપણે શિવાય સુગંધિત અને ફળ તો આવ્યા ફળ ની તૈયારી પેલા ની તૈયારી લોકો ને કલ્યાણ થાય એવા મંદિરો બધા કે છે કે અત્યારે પણ હજી તો ભાવક થાય છે ને અત્યારે પણ ભાવક થાય છે ને આ ભાવ નથી આ ભાવ ભાવ ની ખબર ના ભાવ તમે બંધા હોય તારે ખબર ના પડે ભાવ ને ઈચ્છા હોય છે પણ ઈચ્છા થાય છે ભાવ અને ઈચ્છા માં શું ફરક પકડેલી પેલો થોડી ઘડી થઈ લીધી પછી એ લાઈન એકદમ ભાવ વધી જાય આટલા સુધી ખબર કરવું છે ભાવ વધી જાય એ વખતે થઈ જાય એ પછી ઈચ્છા એટલે શું કે ભાવ કર્યા પછી ગયા આવતા અવતારમાં જ ફળ મળશે એવું કઈ નઈ ગમે ત્યારે ફળ મળે એક બે ફળમાં લક્ષણ દેખાય છે કે ના આવે હું છું કોઈ ને કોઈ ભાવ તો આવતા છે ને પૈસા કમાવું આમ કરવું કમાવાના ભાવ ખરા અન્ન નું દાન કરવું અન્ન દાન કરવું ધાર્મિક સંસ્થાઓ માં પ્રકાશ ના ભાવ બહુ ભારે બના પ્રકાશું નહીં થશે આ આ, સવાર આપડો નઈ પણ આ તો બધું એક રીતે જોતા દાદાજી ના જ્ઞાન લીધા પછી તો આ જે છે આ આપા પર એર બળવાને આમાં હવે દિવાળીમાં જે હો તે હો દેરા પર બતા આ તીજા બારિવાજામાં ઓયા ભગવત સજે છે આ દેરા પર બતા છે દેવ રવાળવા દેના હા આ તો કુટુંબની કો તો એટલે કહો જો આમ તો ફેમિલી સ્થાનાકવાસી મોકલ્યા અને લોકોની હરીફ મોકલવાની કોઈને આજે શુક્રવાર ઉગ્યો આપડે પંદર શુક્રવાર બરાબર કોઈ પણ સ્થિતિ નો અસંતોષ થાય પ્રમાણે જે સંજોગ આવે એ પ્રમાણે જોઈ લે આપડે આજ્ઞા પૂર્વ છે તેને સંપૂર્ણ આજ્ઞા સારી આજ્ઞા પર્વ કે બધા બેન બેન એમના બધા બધા એમ જ છે બને બધા એમ જ છે નથી કરતું કોને કીધું છે બાજુ અંદર છે બગીચામાં ફરતા પરિસ્થિતિ સારી છે પરિણતિ ઊંચી હોય અચાર વિચાર ધ્યાન નાખા માં જેવું હશે ને પોતાની આવું બધું જોતા જ્ઞાની પોતાની પરનીતિ ન ફરે જૈન ધર્મ માં આઠ મંગલ કીધા છે કયા આઠ મંગલ જૈન ધર્મ માં આઠ મંગલ કીધા છે આઠ મંગલ ની અંદર મોટા મોટું મંગલ આપ પ્રથમ સલાય મંગલમ ભગવાન મંત્ર મંગલમ મંગલમ મંત્ર મંત્ર દેવતે શુભાસત આ કે કે મંગલમ અને ક્રમ વિજ્ઞાનનો તભાવ શું ક્રમ વિજ્ઞાન કે આ ક્રમ વિજ્ઞાન શું હોય खबर નથી રમને એમ દેતો તમને ખબર આવોને ઓ આ નથી તે ગમે માય તેમ કડીમાં જાંડે રતો મત રોઈ બેન ખબર છે કઈ વાત કહેવા ને કે આલે કાલેવાનો મે તો દીધા દેતા કોણ ના જરા કરે હે કોઈ બને ખબર ન થતી કઈ ખબર ન થતી કઈ ખબર ન થતી એક ના વસ્તુ તું ઊખાળ પર આયે ઈ એકલી હોય છે આ ના એ અજ્ઞાન છે ને કે જજ્ઞાન છે ને એ અજ્ઞાન છે ને અજ્ઞાન ના એ અજ્ઞાન ના કરે સાબૂત છે કે સાબૂત છે અજ્ઞાન એક નેદાન તો મશીનરી બધી બગડતી જાય જો હમણાં રોગ છે ચમન ભાઈ ને મળવા આવ્યા પ્રેસર સલાખા પુરુષ એ કોણ કોણ સલાખા એટલે શું પ્રેસર સલાખા એટલે શું સાંભળો बार शंकर सलाखा पुरुष हो समय के कई न एक ना हो કે ના વાસુદેવી અર્ધ ચક્રીક્રવર્તી અધિકારી વાસુદેવ બલરામ પ્રદેશો છે એમ કહે છે અનંત પ્રદેશો આત્માના એટલે અનંત પ્રદેશો એટલે શું આત્માના અનંત પ્રદેશો છે ના બઉ બહુ બહુ બહાર છે બોલીએ ની આ બધા પ્રદેશો થી જ બનેલો ભાઈ પ્રદેશ હાથમાં પ્રદેશ માં રે એક પ્રદેશ પછી બાર પ્રદેશો પોતાનું બંધારણ પ્રદેશ થયેલું એમાં જે પ્રદેશ ઉપર આગળ આવે તે પ્રદેશ નું લાઈટ બંધ થઈ જાય થઈ જાય એટલું જ્ઞાન છે એક આસન જેટલા જીવો છે આત્મા દ્રવ્ય કરીને સંપૂર્ણ સુંદર સંપૂર્ણ શુદ્ધ છું સર્વાંગ શુદ્ધ છું એ જે કહ્યું છે ને એ સર્વાંગ જે છે સર્વાંગ સંપૂર્ણ શુદ્ધ અને પછી સર્વાંગ શુદ્ધ સર્વાંગ શુદ્ધ લખ્યું છે એ શા માટે લેખું છે સર્વ પ્રદેશ છે તે શુદ્ધ હોય પ્રદેશો જે ના પડે એટલે સર્વ સર્વ પ્રદેશો માં શુદ્ધ સર્વાંગ એટલે સંપૂર્ણ હાજરી જાય એમાં પ્રદેશો ના 啊,這個,那機器 तापमान 的 變換, ພາ謝和溫度的變換。我們取的是溫度的 變換, 把它轉成氣體的 變化, 也就是壓力和溫度的變化。好, 完了。確定 嗎? आत्मा, आत्मा गुणो नि था था था था ये गुणो छे इंद्रियों इंद्रियों आमा नहीं तो गुणों प्रतिष्ठित आत्मा અને સંપૂર્ત આત્મા છે એના તો કોઈ અંગુ નથી પછી વ્યક્ત કેવું થાય એના ગુણો વ્યક્ત કેવી રીતે થાય અંગોરી અંગોરી दिखाए कुछ दीपक राजा के मोक्षा પણ આપડે પણ આપડું જોવું જોઈએ કેવા અનુભવ કર્યા આપડે કેટલો મારી આજ્ઞા પૂરી પૂરી ભાઈ આજ્ઞા નો વિચાર કરીએ તો આજ્ઞા નો વિચાર કરીએ તો કયા દાદા ની પાંચ આજ્ઞા આપડે ગુજરાત બધા પુરુષ થયા પછી ગુજરાત ઉત્પન્ન આપડા દેખાય તે આગળ આપડા કરે જુદો જુદો પુરસ્ત થાય દરેક જુદા જુદા નિકાલી ભાઈ પુષા પુરસ્થ કરીએ કરીએ શું થાય પુરુષાર્થ થી હાજરી માં પુરસાદ થાય દરેકે જુદી જુ ભાઈ દરેક જુદી કોઈ પૈસા આપે કોઈ મહેનત કરે કોઈ આ કરે કોઈ એ કરે વસ્તુ આપે तो प्रयत्न करवाचय निश्चय मतलब करे બે ત્રણ ટકાળાવી બે વસ્તુ તમારા પતરાગાર થાય ડેકોરેશન દાદા વાપરે છે ને શબ્દ ડેકોરેશન બઉ થઈ શું ડેકોરેશન બઉ બે વર્ષો પાંચ વર્ષ અમેરિકામાં એટલે આ પોતાનું પોતાની મિલકત હોય ને નિમિત્ત આ નિમિત્તે આવું થાય ને તો થઈ જાય લોકો લાભ ઉઠાવવા માટે લાલતું ને કવું છે આ વખત નો અંક જે આવ્યો છે એની કોઈ ડેફિનેશન હોય છે ના જોયે આ કાગરની કાગરની કઢી હોય એમની તેલ ના ભજી બનેલું છે જાણતો નથી